થોડો પ્રકાશ થયો એવો પ્રકાશ મે તમને કરી આપ્યો હવે તમારા લાઈટો ખુલ્લી નહિ રાખવાની લાઈટ ખુલ્લી રાખે તો કરે શું કરે સેન્સીટીવ કરે સૌ છે આ બેન ના ગજરા માંથી પૈસા પડતા હોય જોવા માં આવે તો એ લાઈટ તમને દેખાડે આપડે જ્ઞાન માં જાણવાનું અને મન ઉપર લેવાનું નહીં જ્ઞાન માં લેવાનું મન પેલો બુદ્ધિ મન ઉપર લેવડાવે અને મન ઉપર લેવડાવે એટલે હા ભાઈ ચેતવ છે ને કોઈ ચેત છે ને હા એ ચેતવનારો છે એ પ્રજ્ઞા કેવાય પ્રજ્ઞા સીત પ્રજ્ઞા થી આ ઊંચી દશા છે બહુ ઊંચી દશા છે આ તો શીત પ્રજ્ઞા દશા તો પોતાને ચેતવે નહિ પડે પ્રજ્ઞા પણ આવી ચેતવે આ તો આત્મા પ્રાપ્ત થઈ ગયેલો છે ને આત્મ પ્રાપ્ત કરવાનો છે આ સંસાર ઉભો રહે લઈ જાય આમ થી આમ સમજવું પડે ને આપડા જ્ઞાન તેનું ને રિલેટિવ છોડી જાય બુદ્ધિ તો રિલેટીવ નો ગુણ છે ના બુદ્ધિ ધીરે ધીરે ગુણ છે આ બને બેડે પૂછવાનું મન થઈ ગયું છે મને મેડ બરાબર આ બધા બધા ઉકેલાયજે છે એ બધા મહીથી મહી જવાબ મળ્યા કરશે આ જે ઉભું થયું છે પ્રજ્ઞા એ પ્રજ્ઞા તમે બધા ઉકેલા બરોબર ને અને તેમ છતાં વધારે પડતો હોય તો એટલે આ આત્મા ક્યાંથી આવે ને એ બધું એના માટે રિલેટિવ માં એવું કેવું પડ્યું આત્મા સમસરણ માર્ગ માં માર્ગે છતાં આ સંયોગો ભેગા થયા દબાણો ભાવ થયો તેવું આગે ઘડે ગયો કરવું કરવું નહીં પડ્યું કશું કેવું કલ્પે ઉઠી જાય કલ્પે ઉઠી જાય કલ્પે ઉઠી પછી ગુણ થયું પછી પછી કાયદેસર આવી ગયું કેવું સરડાવે જ્ઞાની પુરુષ કે તારી બેટરી ખસેડી નાખે મન વચન કાર્યચાર્જ થાય તો તમે આપતો છે ને કે નવી ચાર્જ નહીં થવા દો ચાર્જ થાય નઈ તો મનમાં પોતે જો કરી ગુસાય તો જાય હું અમે તો કહ્યું ચાર થાય નહીં તમે ખાઓ પીવો કરો એટલે સત્સંગ કરો પોતે નહીં કહ્યું હોય કે પાછળ ના જશે નહીં તો પણ છતાં થવા મને જાય એટલે આજ્ઞા એ ધર્મ હોય છે આમાં એવું છે માર્ગી છે એટલે આજ્ઞા એ ધર્મ એટલે એ જે આજ્ઞા કરી ને ઘટાષા વખતે ચુકાય તો એનો ઉપાય છે કે પ્રતિક્રમણ કરો તમારી આજ્ઞાન આપવામાં નથી આવ્યો બિલ ને પૂરો ના છે ત્યાગ હું મારો ત્યાગ કરવાનો થઈ ગયો ત્યાગ ના ત્યાગ કરવાની ત્યાગ થઈ ગઈ ગ્રહણ કરવાનું ઉપાદાય કરવાનું શુદ્ધ ઉપાદાન શુદ્ધ પ્રાપ્ત થઈ ગયો એટલે ગ્રહણ ત્યાગ બે કામ થઈ ગયું હવે કઈ કડાકુટો રહ્યો ને સમજે અમે આ પહેરે જે કપડા થયું બે કપડા એનો એ ધોતી એને બે આપણે મનમાં પોતે જાણે ફોન ના બોલા રે એ લાભાકોટ ત્યારે આત્મા સંબંધી શંકા કોઈ ગયેલી નઈ આખું વલદા તપાસથી જવો જ્ઞાની પુરુષ જ્ઞાન આપે તો શંકા જાય ને શંકા જાય આવો હશે કે તેવો હશે આવો હશે કે તેવો હશે જય આત્મા સંબંધ થયું એટલે કલયુગમાં પ્રાપ્ત તપ હોય તે બધો જગ્યા છે તપ અપ્રાપ્ત ને તપ ગુના કરી ગયા છે ના ના પ્રાપ્ત થઈ પડ્યા અને ઘેર આવીને કે છે મારે કાલે છે તે અપવાસ કરવો છે તમે જો શરીર ને અનુકૂળતા ના હોય એક આ ટ બે ટંક કાઢી નાખે એનો માધો નથી આ જાનવર નથી આ કલયુગમાંડે ને જે કાળમાં વેચાતા લેવા જવું પડતું તે કાળમાં ખોરા જ તપ જડે જ નહીં એ કાળ ગયા બધા અત્યારે તો તપ કેટલા બધા મળે હ આ લોક બધા વરાવે છે મને મારે માટે ધ્યાન રાખી અને રસોઈ બનાવે છે વરાવે છે પછી એટલે કોઈ મને ગાળ ભણતું નથી કશું મને કરતું નથી હજુ મારા મારી કર્મ છે એવું પોતાને માલમ પડી જાય જેમ વોમિટ થવાનું છે એને ઉદેણા કરે ઉદેણા ઉદેણા સત્તા છે મનુષ્યમાં પણ એ મનુષ્ય સમજતો જ નહીં એ સત્તા આપવાની જરૂર એ જ્ઞાનીઓની સત્તા કેવી છે એટલે મારી ભગવાન વિચાર કર્યો કે લાય આર્ય દેશ માંથી અનાર્ય દેશ માં જવું તો કઈક મારો આ પ્લાન્ટ ખરી પડે ઘરમાં નો હિસાબ છે આ લોકો તો ભગવાન ક્યાંથી અનાર્ય દેશ માં જવાનું હાથ મેલ છે તું મૂળ રસ્તે મૂળ રસ્તા પર ના જવા મારા ગામ લોકો જોડે આયેલા બધા આખું લોકો આવેલા તેમનું વિનંતી કરે છે ભગવાન તમને ઉત્સર્ગ કરશે કે ભગવાન નક્કી કર્યું કે ભાઈ તમે બધા ના પણ મારે અહીં રહીને જવાની જરૂર છે મારે મારા જ્ઞાન માં આવું દેખાય છે હું આગ્રહી નથી તનકો ની વાત આવી ભગવાન ભગવાન બધું છોડી દે કેવું છોડી દે કે નથી ભગવાન એ જાણતા હોય પછી પેલા તંદુકો શિયા ના તો સુગંધાય એટલે પછી વિચારે ને એને તો કોઈ જાનવર ના મૂકી